મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ સુધી ચાલુ નારાયણાયણ પુરુષો નમ કેમ સમજવું મેો નથી બપોર નું દ્રષ્ટાંતે બપોરિયા નું કેવું દ્રષ્ટાંત બઉ મહેનત કરે દેખો સાધુ નથી દેખાતો હોય છે એવા આગ્રહ વાળા ઉપર ભગવાન દયા થાય આગ્રહ વાળા ઉપર કંટાળો તો ન આ બધી વાત છે ને એકલા નો થાય સમૂહ નો નથી સમૂહ માં oye veo yo todo todo todo bien que nada grande bien este bien la dia que grande cual y hindi maharaj ke bahar se samudra khul raha hai kya hai સ્વામી ને નડ્યો અને ભૂલ્યા એક જ એવા હતા એમ નાખી દેતા ઉદ્દા પણ બધા યુવતા જ્યાદા ન હોય ભગવાન એક જ હોય જ્યા નો હોય આટલું કરો ને તમને વિક્ષેપ ના આવે તો ખરા પેઢી ન થાય ત્યાં મુંજાઈ જાય છે મુંજાઈ જતા એટલે એ ક્યાંથી આગળ આવે જ્યાં લગી આ જાત અંગ હોય ત્યાં લગી આ માર્ગ સિદ્ધન હતા તમારા કરતા અમારા ઘર શું તમારે પછી તો નો આજ તો ભવા માં હોય ને કોઈ પેલો નોખો પડે ને વધે તો આ બધા કરે બોલો બપોરિયા જેવો ને આવ્યું કેટલાક તો જેવો દેખાય છે તે કેમ સમજવો બોલો ત્યારે શ્રીજી મહારાજ બોલા છે તો એમ છે જેમ જેને અસ્થિ વિદ્યા છે જીવ નું દર્શન થાય છે ભગવાન ની મૂર્તિ ને પણ દેખે છે તમારાખી વિદ્યા બરાબર છે ને વિદ્યા આવે છે ને દહાર વિદ્યા અને અખી વિદ્યા ઉપનિષદો માં આવી બધી વિદ્યાઓ છે પણ એ આજે આ જગત આ બધા જે વિદ્યાઓ છે એ ધર્મ ગુરુઓ નું કર કરીએ એ શુદ્ધ કરે અને એ પ્રજા ને પછી સમજાવે વિદ્યા ને જાણતા હશે ને કામ પણ આવડાવી દુનિયા જે શું કામ દેલા છે કલ્યાણ મંદિર મંડ્યા ગામડા ની બોલ કરે કપાસ એના ગરબા ગાય બધા ગારા ની બોલ ઉપનિષદ હોય એ વિદ્યા ઓ આવે દર વિદ્યા તો અધિ ક્યારેક ક્યારેક કયું હોય તો કઈ જરાક જાય સમજાય તો નઈ ખરી રીતે તો કોઈ સમજતો નથી અભ્યાસ કરે ત્યારે એ અભ્યાસ જ ક્યાં સભામાં કોણ હાજરી ને કોણ સાક્ષી આનું કેવું છે ને બધે આખી વિદ્યા નું તો કર્તવ્ય છે દક્ષુ વિદ્યા કર્તવ્ય છે શેખાય માણસ નું પતિ દેખાય મારું દેખાય એમ કેવી એકાંઠ લઈ જાવ ખુલ્લી રાખો અને એમાં આ ધ્યાન કરવાની વાત આવે પેલા તો ખુલે પાણી જાય બળતરા થાય બદલી થાય પણ એનો અભ્યાસ આપણે છે મહેનત એટલે પૂરેપૂરી પૂરેપૂરી ચાલુ નથી અને મહેનત તો પણ આ જગત ના સંકલ્પ છોડવા જોઈએ પણ આ દૂર થાય ત્યાં લાગી કોઈ છોડે ખરો જગત બળો મારે લખ્યું કે આમાં બળો આવે એટલે એમાં ભાવના કર્યા સૂર્ય ની ભાવના આ પણ એ કોઈ સુરત હોય કઈ યોગ ની નો કહેવાય કસરત જેમ મને અક્ષી વિદ્યા છે એને દ્વારા દર્શન થાય છે ભગવાન ની મૂર્તિ ને પણ દેખે છે માનસિકા કે આઠ માં જીવ દેખાય આ પોતાની બહેન ને દેખાય અતિભ્યા એને દેખાય તારે ગુજરાત ના દર્શન થાય ને એમાં ભગવાન ની મૂર્તિ પણ એ ઉમે ભગવાન પણ મારા જ વાત એમ કરે છે પણ સીધી પોતે હતા કરાવતા હતા કઈ ઝઘડો એમાં થાય છે આજે આપણને લક્ષણ ક્યાં એવો કહા પણ કેને દેખાય આન્સરો કઈ આન્સરો કે દેખાય અંદર ના ગેપતા હવે ખતું છે આત્મા સહિત પ્રકાશમય થઈ જાય એ વ્યક્તિ ને પકડે છે અત્યારે આપણે આ બધું જોઈએ એ આઠ પકડે છે હાથમાં પકડતો નથી એટલે બહુ જ નીચે ઠેકાણે બેઠા છે એટલે અને એને આપડે બહુ માની જોઈએ આત્મા ધરતીકાલે આત્મપ્રકાશ ના દેખે એ પણ ઈ મસ્તુ છે ને જયારે પૂરું થવાનું ટાઈમ આવે ને તઈ થાય એ પેલા ન થાય તો એ જુએ નહીં પૂરું થવાનું થયું લખે તથ્ય તાવતેરમ યાવન નવે પક્ષ પછી જરાય વાર નહીં થાય આવી સ્થિતિ થઈ એવું નું થઈ એને રહેવું ગમે નહી અને આપણનેજાતી થઈ હજુ આપણે ભાવના માં આપડે લગી તે દેખાય તે જોવો ડુંગળી અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું તેમ એ જીવનું સ્વરૂપ જેને જેવું દીધું છે પણ એની હોય બપોર જેવો જે બેઠે છે તારા જેવો બેઠે છે એને સંપૂર્ણ આત્મદર્શન આપડે જે પ્રભુ તરફ ચાલ્યો હોય નહીં આડી આ સામાન્ય આપણો આ માર્ગ છે ભક્તિ માર્ગ એટલે ભગવાન પ્રેમ ઉભો કરવાનો પ્રેમ ઉભો કરવો પ્રેમ આ ચાલે એટલે આ અખુંજ્ઞાન શહર વિજ્ઞાન છે ને એના અધિકારી બધા ન હોય એ માર્ગો જ એવું છે આપણ અને આપણે એને આજે હાલુવા આપણે આલીએ છીએ જ્ઞાન અને જયારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈ ને આત્મા કાર્ય થાય છે જેમ જે આકાશ ની દ્રષ્ટિ ને પામો હોય બીજા ચાર ભૂત નથી આવતા આકાશ ની તો હું કઉ છું મોદી અગાઉ એવું છે એટલે હું છું આ તાજો માર્ગ ભક્તિ માર્ગ છે એમાં ભગવાન ને વરવા આપડે આવ્યા છે હવે ભક્તિ ભાવ માં એટલું છે માની લીધેલી ભક્તિ નારાલ જગત છોડવું એમાં પર્સ જગત છોડવાનું પણ આ માર્ગ છોડવાનું જેમાં જીરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક ઇન્દ્રિયો દેવતા અંત કરી જીવ ના પ્રકાશ ના ભેદ એ દ્રષ્ટિ નથી આવતા અને ભેદ દ્રષ્ટિ વાળા ને જેવો છે તેવો નથી જણાય નો ભૂચડો દીઠો કઈ કે મુખ દીઠો ખોર દીઠો ભેટ બીઠો તન દીઠો અંતરણ દ્વારા થયું તેટલો દર્શન કહેવાય પણ સમયત આત્મદર્શન એને કહેવાય નહી આપડે જીવને વિશે એવી રીતે સામાન્ય વિશે જ પણ કહીએ છીએ ત્યારે નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ તમે જીવને તો નિરાકાર કર્યો थे जीवने थे भगवान अलिंग पन के रहा थे। पथी थे, भगवान तो इंद्रियो देवता अंतकरण जीव न आश्रय पे रहने उद्धव जडे गोपियों ने, ने कहवा ઇન્દ્રિયો અંતર હું આ મથુરામાં રહ્યો છું તે વિશે રહ્યા છે તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવો ના સામાન્ય પણ રહ્યા છે હું તમારી પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિ નો મારે નિરો નથી દેખાતો પણ વરુણ જળ પાસે ભૂત છે એ મૂર્તિમાન પણ છે આ શરીરમાં પણ પાણી નો ભાગ રહે અને એના એ વરુણ વરુણ લોક માં મૂર્તિમાન તરીકે ગયા એ અને ભગવાન છે જેમ પિંડ બ્રહ્માંડમાં એવું આ પિંડમાં જેમ આ ભૂતો રહ્યા છે એમ સૂક્ષ્મ ભૂતો એવી રીતે જેમ હું તમારા જુદા એવી રીતે મહૂત કરી શકાય અને જેમના શરીરમાં પંચભૂતો છે એવી રીતે હું પણ છઉ નથી દેખાય છે તમે વિરોધ કરો આંગરી અંતર કરી જાળે તો તમને છો એવો દેખાય તમારા નિરોધ ના માટે અને ઇન્દ્રિયો અંધ કરના ખેંચાવા માટે કે મારા ભગવાન ક્યારે દર્શન દેશે ક્યારે દર્શન દેશે રાત્રે થી સંકલી ભર્યા કરે ને નિરોધ અત્યારે આત્મા દ્વારા ભગવાન તો હતા મથુરા માં આથ અને ગોપુળ માં હવે તમારી પાસે રહ્યો છું એમ શું થયું પણ દેખાતો નથી બરાબર પણુરા બિલકુલ રીલો તમારી માલ છે પણ નથી દેખાતો તમારા નિરોધ માટે અંદાકરણ ને દેખાય નહીં તો એને રીરોહ માં ભગવાન તરફ ઇન્દ્રિય અંધાકરણ વધારે રીઓ છું તો મૂર્તિ એ તો અટકળે બોલીએ આજે ભગવાન છે મથુરા સંદેશો મોકલે છે અને એમ જઈ તમે આ ક્યાં તમે રડો છો હું તમારી પાસે ગયા ક્યાં રહ્યા છીએ મથુરા અને ભૂલે છે હું તો તમારી પાસે રહ્યો છું તો તમે કેવી રીતે બંધ કરે એક વાત હવે સાહેબ એવો તમારી પાસે પણ દેખાતો શું કામ નથી તમારા દિવસ વ્યક્તના નિર્વતના માટે હવે શા માટે કહ્યું ભગવાન વિના નીચાઈ જગ્યા ખાલી ખરી ભગવાન ભગવાન જયારે ગૃહિયું જ્યાં છે ભગવાન ત્યાં આકાશ છે આકાશ માં કોણ ભગવાન પણ તમને દેખાતો નથી એટલે હું ત્યાં હોય ત્યાં મૂર્તિમાન છું એમ કહેવાનું હશે હું છું નથી તો મૂર્તિમાન ને જગ્યા જોઈએ એની આકાર એટલે મર્યાદા જોઈએ તો એ માપેલી વસ્તુ થઈ માપેલી સર્વઠેકાણે જેમ હોય એ ઠેકાણે માપવાળી વસ્તુ ન હોય તો હવે એ વિશેષ છે જવાબ જે અસંત છે એ મારામાં નથી જ્યાં ત્યાં મૂર્તિમાન જ રહ્યો તમારી પાછું મૂર્તિમાન રહ્યો દેખાતા તેમ નથી એ તમારા નિરોધનું હોય વધારે ચિંતા થાય વિનક્ષ થાય એટલે હું જોઈએ કરું કહેવું પ્રેમો પ્રયત્ન કરીએ છું મૂર્તિ માંડશે ભગવાન મથુરા હતા અને ગોકુલ માંગવા આવેલા સમાચાર એના જવાબ બોલે તમારી સમૃદ્ધ પણ હું મૂર્તિ માંડી છું પણ તમને દેખાતો ને પૂછવા માટે તમારી વૃત્તિઓ ના નિરોધ માટે તો આપડે આટલા બધા બેઠા થઈને ખરેખર ભગવાન છે મસ્ત આપણે નથી દેખાતા જો દેખાય તો મર્યાદા હું પડે આપડે તો મર્યાદા વિના હોય તો મજા આવે માલિકા કરવું ને આ અજરાક અવકાશી ભગવાન છે અને એક જગ્યા હોય તો પછી વ્યાપક ન હોય અને વ્યાપક તો છે ભગવાન ના આકાર હોય તો ટૂંકા થઈ ગયા થઈ ગયા મગજ માં નથી ના ઉપનિષદ માં બહુ સરસ ની વાતો આવે છે પણ એ બધા જઈ શકે એની કથા કઈ રામાયણ ની કરી ભાગવત ની કરી એવી નથી એવડી સામાન્ય માણસો માટે ભગવાન તો મળે પણ એ ભક્તિ માર્ગ આ માર્ગ ન મળે આ માર્ગ છે તો તત્વ આવે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે ભગવાન ઇન્દ્રિયા પુરુષોત્તમ પણ રહ્યા છે જયારે શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વે નું તેજ પ્રકાશપણે તો સગાતીય છે માટે એમના પ્રકાશમાં માં ભેદ પાડવા તો કોઈ સમર્થ છે નહી અને ભેદ તો અતિશય છે પણ તે ભેદ ને દેખવા જેને એ ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશ મળે એવો દિવ્ય દેહ બંધાય છે પછી તે એમ જાણે છે આપડે બંધાઈ હવે તું પેલા અહિયાં થી દેખાય હજી તો પાર્થિવ માં બેઠા પાર્થિવ માં બેઠા છે ને સામાન્ય જરાક આપડે ગુણ આવે ને બોલવાનો કોઈ નું ક્રિયા કરવાનો કોઈ બી બીજો કઈ ગુણ હોય ઈ ગુણ માં તો ને ખેકડા મારતો હોય દડા ની માફક હવે આ સ્થિતિઓ પહોંચે તો માટે કયું ગુણ કો માના ના આવે આ તો કાંઈ ન હોય સખપલ બંધ નથી કરતો આ માર્ગ તો નોંધ કરી શકાય આ ભાવ જયારે પડી હોય તો આમાં આવી શકે આવી શકતો નથી આ વડાપ્રધાન છે દિલ્હી માનો પટ્ટા વાળા હોય હોય પણ એ પટ્ટા વાળા ના સરકાર આપે તો ફાટેલું પેઢી જાય એના બંગલા માં કેવી રીતે એના ડ્રાઈવર નહીં દેશ આપે એના પડખા માણસ ના એના ખર્ગાની માટે કઈ કઈક પરિસ્થિતિ બરાબર કહેવાય ખરું ગવર્મેન્ટ પાસે જેને જવું છે ફાટેલા લુબડા વાળો જાય ચાંદુકો હોય લુગડા તો એની માટે જાય પડતા વાળા દરિચ જવાની જગ્યા નથી હોય ના એના સ્વભાવ મુખશે એ સ્વભાવ રૂપી લુગડા ઈવડા એવું છોડશે અને એના પેરશે ત્યાં પણ દરવાજામાં અવકાશ રહેશે આવું કસ્ટ નો રહે અને આપણે આ લુડા અભિમન કેટલો છે કેવી રીતે છૂટે માલી પણ પ્રવેશ કેમ કરવું કે આપડે કેટલા જવું છે તે નજીક પહોંચા ત્યાં લગી જવું કેટલું છે મમવાસાડું છે તમારાથી કેટલાક લાખ માં આવેલું હોય આડું પાણી આવે ગાડા નાખે જ્યાં તૈયાર અહીંયા નથી અલગ અહીં ભગવાન પાસે જવું હશે અને તમે અહીં ના સાધન થી ત્યાં ભોગશો એમને પ્રકાશ માં એવો દિવ્ય બંધાય છે પછી તે એમ જાણે છે આ હું છું મેં આ પુરુષ છે જોશીભાઈ ગોવિંદભાઈ ફલાણા ભાઈ ઓળખો છો હવે તમે ઓળખો છો આ પુરુષ છે એનું લક્ષણ પુરુષ ની ઓળખો પુરુષો તો પ્રયત્ન તો કરીને ખોરો નથી બોલો બાકી કોઈ દેખી ના શકે અને આપડે દોર મારી લક્ષ માં જવું મારા બીજા બે વખવાની જગ્યા છે એ તો દેખું નથી પેલા તમારે આ હજાર થી ચાર દસ હજાર થી ચાર લક્ષ હંમેશા મળી જ માટે એ ભગવાન સૂર્ય રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા નું જ વર્ણન કરે છે આપડે જાણીએ છીએ વેદાંત શું કહેવાય આધ્યાત્મિક તરફ નું અધ્યાત્મ નું જ્ઞાન આપે અધ્યાત્મ માન્ય માનવી કરો સાકર સાકર સાકર સાકર નહીં આપણે એવું કરીએ ત્યાં લઈ જ્યાં કેવું પ્રવાહ ચાલ્યો છે રાખે છે એટલો જન્મ માં ક્યારેક શુદ્ધ થાય અને જો તરફ શુદ્ધ થાય હોય તો રુચિ બદલાવું પડે રુચિ કોણ બદલાવે કોઈ અમે આટલો ભાવ કોણ બતાવે અગ્નિશર ના ભાવ છે અમે ધર્મગુરુ હારા મારા કોઈ અવધો બતાવે છે તો ધર્મ ગુરુ ન બતાવે તો કોણ બતાવે સંસાર મારી હોય ધર્મ નું જ્ઞાન ન હોય હવે આવડાવ થઈ જાય ધર્મ નું બરાબર ખાઈ સંવાદ આવે આ બેંક છે ને બેંક એના માલિક બાબત અકાઉન્ટ હોય ને બે વાર દેવડ થતી હોય કરે છે મારો ઘેરાવું કરવા દે પછી એ ક્વેશ્ચન પેપર એને ગોઠવે અને એને ત્યાં મૂકવા જાય મૂકવાય પણ જાય ત્યારે આ જે જગત આખી બનાવટી બેંકો એમાં જ મૂકે છે પૈસા રોકવામાં એનો વિચાર કરે તો નથી બાજુ આપે દિવાળી દિવાળી પૈસા જમા કરો તો આ બીજું થાય ત્યાં કલ્યાણ જોતું હોય તો સાચા માણસ ની પડે બધો આવું કરતા હોય ખુલે છે પણ કરે એમ હજી બંધ કેટ દે આમ કરે ત્યારે આમ જાય એમ હું તરફ નથી ગમ પણ એનો વેગ લાગવો લાગવો જોઈએ વેગ લાગો છે ને લાગે કે એવું સમજ પણ એ વેગ લાગે તેમાંથી કઈ મળે ની હોય ખરું કરો એ લોકો કોઈ પદાર્થ માં અત્યારે હું તો નથી થઈ ગયો હવે આલોક પ્રમાદ કરીને બે ખોજ કેટલી આવડા જે અમારી નાગ ચોટી આવડા આપડે હવે ચોંટી જાય છે એમાં કશું નથી આવે પાછું એમાં નહોતું એ તો નીચે આવવાનું છે તે તો ચોવીસ તત્વ ને કહીને તે પરમાત્મા ને કહે છે પણ જીવ ઈશ્વર ને પૃથકપણે નથી કહેતા પણ આમ સમજે છે તો ખરી પણ કરી દીધી આપડે હું સમજી આપણે ચોવીસ તત્વ છે બે ને ત્રણ નવ આપણા મગજ માં બેટલા બે આવડા આપણા મગજ માં બેરવું ચોવીસ તત્વ ચોવીસ તત્વો શું બધી બંધ પહેર્યું ગરીબો છે એ વાત હતી પણ એની ભેલા તો ઓછો એવું તમને ભૂલ કરી જાય અને પાછા તમારે ગણવા ચોવીસ પીધું તો એમ ચોવીસ આપણને ગયું જાય છે નથી ગયું થતા અને પછી કઈ ન ખરી પડે છે પેલા પકડાઈ ગયા તો એ પાછા આવે તો ઉડી જાવ તો ઉડી જાવ જે તત્વ છે તે જીવ વિના હોય નહીં માટે તત્વો સદાત્મક રૂપ જ કહે છે લાભાની થાય એ પોતે પોતાની માની લેવ ની હોય છે કદાચ થઈ ગયા નથી કદાચ માં પણ કદાચ અને તરત પછી જ્ઞાન માર્ગ કાઢી નઈ છું કારણ કે દેવ સ્વામી લાવીને વન ગયું હું સારું માટે યાદ કરું હું કઈ મને કોઈ થતા હોય ને એમાં સર યાદ આવી જાય યાદ આવી જાય આપડે ખોટા પડી જ અમે ભરી જાય છીએ અને આપડે આવડા નું ધક્કું વધ ખરેખર મને હૃદય માં પાછું લઈ આવે છે બિચારા કરાઈ શું પણ ધ્ખો વધો નહીં જાગૃતિ આવે એમાં પ્રયા છે એ ખરીદ નીકળે તેમ ભાઈ કોઈ ભાઈ હોય તો નથી પણ હું પાછું માધ્યમાં વાળ હોય એને ને પણ હું વાળતું હોય જેવીકારણો વાંકે જીવન અનાદુકાળ ના આંબો માં ફસાતા હવે આવેબ માં છૂટે જાય બાત ને જો કે વાંકો ન કરાય પણ માલી બાં તો જણાય જ રહે ખોટા છે ના હા હા શું આ લખના ફોર્મ દેખાડવા તે ના કે કે યે બોલ શું બોલ અડવા બોલો અને તેને તત્વરૂપ જ કહે છે પણ તત્વ થી નથી કહેતા અને જેમ જીવને ચોવીસ તત્વરૂપ માને છે ઈશ્વર તેને પણ ચોવીસ તત્વરૂપ માને છે એવી રીતે જીવ ઈશ્વર એ તત્વરૂપ માની તત્વ ભેળે જઈને છે પણ તત્વ થી નથી ગણતા બ્રહ્મા વિષ્ણુ એ તત્વ ભેળા થયા જીવ તો છે કારણ ભરા છે આપડે આમાં ભરી ગયા આપડે જોવા ભાઇ છુટી ન શકીએ મારા આપડી જેવા ભય નથી ગયા આપણે આ જેવા નહીં કારણ કે એ તો તૈયાર થઈને મુક્ત સ્તુતિ વાળા આત્માઓ છે આ બે માં એટલે આ બે પેલા મારું કહેવાય ની તો એ દ્રષ્ટાંત લીધું તો કે ખરેખર જો આમાં કોક ને ખુબ ઠપકો જાણ આવા છે લાયબ માં ન આવે અને કોક આવી જાય પણ એનું વાક્ય શું બિચારા માયા ના દેવડા માયા માંથી એન્ડ અને માયાનો ભાવ તરત ટાળે કેમ યાદ્રસ્ત તમે બતાવી છો વાસના તૂટી જાય એમ ને તૂટી હૂટી જૂટી જાય આની થી તમે આવ્યો અને મે તમને બેઠું આટલું આંબળું કસના તો મળતી નથી બોલાયું ન બોલાયું બોલો અને એ પચીસ માં પરમાત્મા ને કહે છે એ સાંખ્ય નો મત છે પણ એમ ન સમજવું છે જીવ નથી કારણ કે સાંખ્ય વાળે સદ સંપત્તિ શ્રવણ મનન સાધન કયા છે વા એ જીવ ને કરવાના છે એવા સાધનો સાંખ્ય શાસ્ત્ર આવે છે કે જેને પામવું જો જીવ હોય નહીં તો પછી પામનારો કોને સાધન કીધા સતપતિ આપણે રાખવાના કામ જોવા ને આપડે સમાધાન માં શું હતું સમાધાન નો એવો અર્થ છે પછી કોઈ ફુગાવો રહે ભણેલા બેઠા છેલ્લા બોલો ને પાત્ર બેઠા છે ભણેલા છો અમારે ભક્તિ સ્વામી ભણેલા બીજા કોણ છે ડિગ્રી તો મળી જાય કથન છે બહુ આ સમિત્સા સહન કરવું ના છે ભગવાન ને જોડાયા કોઈ ભણવા જ પડે પણ પેલા થી સરકાર શરૂઆત ના છે ત્યારે વિચાર્યા તારી શરૂઆત ના વિચારવા જઈએ હવે તમે જ કોઈ નો વિચારો પાછલા આઈલે આવે મન થી પૂજા કરી લીધી હવે ભગવાન નો સાવ ધરી દેખાય એટલે પગથી અને એટલું કર્યું ત્યાં તો હાથ અથા તો થઈ ગયું એવી વાત તમારે કરવી દુનિયા માં હજી તો અવા જીવને જ કરવાના કહ્યા છે પછી તે સાધને કરી ને વિચાર ને પામે અને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માત્મા ને ભજે વિચાર કરે હું આનાથી જોઈ ગયા સાધન બોરા વિચાર કરે ને બધાજી મહારાજ બોલે હોય તો બોલતા હોય તો જવાબ થઈ જાય અને જો ઉતાવળ ના હોય તો હજુ બે પાંચ ખેડા ફરવાના આનંદ કરવો તો કહ્યું છે ધર્મ અધર્મ ચે સત્યાન હૃદય ત્યજ ઉભે સત્યાન સત્ય અને અનૃત આમાં મારા જ અર્થ જ આમાં કરી દીધો છે કે જયારે મુક્ષો આત્મ કરવા બેસે ત્યારે ધર્મ અને અધર્મ બંને વિચાર નો કરી અને વિચાર પણ ત્યાગ કરવો એક ત્યાગ કર્યો અધર્મ નો ત્યાગ કર્યો ભાઈ વાંચ્યા તો કરી ધર્મ સંબંધી જ્યાં લગી તર્ક વિતર્ક સંકલ્પ કર્તવ્ય છે ને ત્યાં લગી આજે તો કરાવી જ નહીં એને છોડવા પડશે ધર્મ સંબંધી ને છોડવા નવું પ્રારબ્ધ ઉભું કરે ને એને ભોગવવો તો પડે એટલે જો ભગવાન ના તો નિર્ગુણ ક્યા વગર ન જઈ શકે પણ જ્યાં સુધી શુભ ક્રિયા હોય કે શુભ હોય તો એનું ફળ તો ભોગવવું જ પડે તો ભગવાન માં ન જોડાયોગવવા રહેવું પડે ને ધર્મ ક્યાં નડતર કરે છે અભિમાન ને એવું મૂળ જરાતમાન પાડે એ અભિમાન માં હોય એવો જે વિચાર એને પદ એટલે આ રીત ના ધર્મ અધર્મ ના જે વિચારો ખાય છે એ વિચારો નહીં કરવા આને તો ત્યાગ કરવા દેખાયો બે પ્રકાર માથું અલગ મળો બે પ્રકાર ના હોય શત્રુખ વિચારો હોય એને હારા સંકલ્પ કરી એને દબાવવા અને હારા સંકલ્પ હોય એને પણ ભગવાન માં જયારે જોડાવાની વાત આવે તો હારા સંકલ્પ ને બંધ કરી દબાવવા શરૂઆત કરે તો વિચારો બધા જ બંધ કરવા જોઈએ ને ઘાટ સંકલ્પ ક્યારે આ થાય સ્વામી જાડો શબ્દ લખ્યો ગાંડો થાય એ પ્રભુ વધે ગાંડો એટલે દુનિયા એને ગણે નહીં હા પણ એ ગાંડો થાય સાહેબ ભગવાન બજાય અને આપડે દુનિયા માં હારા થવા માંગીએ બહુ વિચારવા જેવી વસ્તુ એ શ્લોક નો એમ અર્થ છે જયારે મુમુક્ષો આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા અથવા અધર્મ રૂપ સત્ય રૂપ અથવા અસત્યૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે કે વિચાર પણ ત્યાગ કરીને બ્રહ્મ રૂપે રહેવું ત્યાગ કરવાનો કયો નથી ત્યાગ કરવાના એકલા વાંચી દેખાય અને આમાં તમને આમો કોઈ જવાબ દેવો ન મળ્યો મળે કા તો હુશાલ છે બુદ્ધિશાળી બધા જવાબ ના દો એ શ્લોક નો એ અર્થ છે અને યોગ છે કે ચોવીસ તત્વ ને ગણે છે ને જીવ ઈશ્વર ને માં કહે છે અને પરમાત્મા ને માં કહે છે અને વિવેકે કરીને પચીસ માં ને તત્વ થકી પૃથક સમજી ને દ્રઢ માન તેને વિશે પોતાપણા દ્રઢ માની દ્રઢતા માની ને ચોવીસ જે વૃત્તિઓ એને પિંડી ભાવ કરીને બળાત્કાર છવિશ માં રાખે પણ વિષય સન્મુખ જવા દે નહી આમ તો ખરેખર તો એમ છે કે સાંખ ના વિચાર થી આત્મા અનાત્મા ના વિચાર હોય પછી એને યોગ એટલે ભગવાન માં એટલે ચોવીસ તત્વ પોતે નોખો પડ્યો હોય એને ચોવીસ તત્વ ની એક તત્વ ની એમ કે એના ભાવો ઉડતા હોય રે તે દબાવી અને પોતે આ બળાત્કાર કરીને આ બધું કેમ કરવું એ જોવું જોઈએ આવડે ને કરતા મળશે કે નહી બળાત્ માં ને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં પૂજા ને રોકી જ રાખ સ્વભાવ તો એનો છે સ્થિર બેસે નહીં એમાં ચોવીસ વાંધ રાખે એનો પિંડી ભાવ કરી ને પકડી ને બળાત્કારે કરીને વૃક્ષિ લઈ જવાય તમે પૂજા કરવા બેઠો છોકરા ના છોકરા નાના હોય માળા બેઠા એમ ને પછી આ મૂર્તિ ઉપાડે હવે બોલ્યો આ મૂર્તિ ઉપાડે અમારી આગળ ઘણા આવે ને છોકરા બોલે હું પૂજા કરવા બેઠું ને માળા લઈને બેસી જાય એને બહ છે એટલે ઈ કરે વખાણ વખાણ એટલે મારી વૃત્તિ ભગવાન ને મૂકી ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે દીક રાખવી જોઈએ ભય વિના ભક્તિ થતી નથી આવડા ગુણ આવ્યા પછી ભય ઉડી જાય હું એક અનુસંધા ને લખે આવી સ્થિતિ જયારે ઊંચી થાય એને લગભગ અભિમાન આવે છે એને દુઃખ રાખવી જોઈએ જો આમાંથી હું બોલવો પડી તો મને સાંસૃ થશે અને જન્મ મરણ માં જવું પડશે દીપોરી અન્ય કેટલી લગી બતાવે છું ભય વિના ભક્તિ જ નથી આમાં રાત્રિ દિવસ કોઈ નો ભય ના હોય ખોટો એ ટપલા માર્યા વિના વાસણ પાકું થતું નથી માં પાણી રહે એની કોઈ ટપલા ને સહન ના કરે એ વાસણ નથી બોલો માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતકરણ ની જે વૃત્તિઓ તેને ભગવાન ને રાખે અને જે સાંખ્ય વાળો અને તે પુરુષ ને ઉપર ઊંચું જડવું હોય અને બે કોર થી ઉઘાડી તલવાર વાળા પુરુષ દળવા ને હોય ને તેલ ને દેવું ના હોય અને તે પુરુષ જેવો ભય પામે તેમ યોગ વાળો વિષય થકી દી ને ભગવાન ને વિશે વૃત્તિઓ ને રાખે છે સ્પષ્ટીકરણ તો બતાવી ને ને યોગ નો બતાવ્યું અને યોગ થાય તમને જરા પૂછું અને એમાં આવડે ખેત કરવો જોઈએ આટલી તો રાજે ખાતા હોય છે મનમાં તો તમે કરોલે કેમાં તમે ઉપાડ્યો ભગવાન માં જોડાવું હવે જોડાવા જાતા આપણને આવડા વિઘ્ન કરે છે ભરતા હોય અને સાંખ્ય ના વિચારે કરી ને છતા રાખવા અને જોડાવા જતા એક ના એક વિઘ્ન કરે છે અને એક સીધા જોવા જાય ને ત્યાં અવળે રસ્તે જાય યોગ અવળે રસ્તે ઉપાડી જાય શું આવું ભગવાન માં જોડાવા જાય ત્યાં ભગવાન નો મહિમા ભૂલી જવાય તો તે પાત્ર થયો ને પછી એને ગોઠેલું હોય ભગવાન આવવા ભગવાન આવવા નહીં અને વેદાંતને આગળ રાખવું જોઈએ નિરાકાર નિરજન ફલાણું અને સ્વયં બ્રહ્મ થઈ જાય ને ભગવાન પાછું અવયવ નો જાય યોગ માર્ગ એ ધ્યાન રાખ સીધો જોડાનારા થોડા ન જાય એમ આવું છે પડશે તો કાપી નાખશે આમાં લીધું કે જોડા નથી એને તો તપો બધા કાબુમાં એમ કેવાય વાંચ્યું આપડે વાંચ્યું એનાથી એને દુકાન નથી ઇન્દ્રિયો અંતર્ગત તમે કાઢો ત્યારે તરત જ ન દેખાતું હોય એક જ હાથમાં દેખાય એવો સંખ્યા વાળો કોણ હોય બે બાજુ એક અલવાર લે ઉ એનો ભય ભય ભગવાન માં વૃત્તિ છે એ વાત બરાબર છે પણ એ કાયમ રહેતી હશે નહીં આ રે આજ તમે માનો મારી આંખે ન જોયું એ કાલ ન જોવા પાછી છે તો કાયમ ભય ભરેલા જ છે ભાઈ વાળો હતા કાયમ ભાઈ વાળો અને ભય વાળા જઈએ અને પછી જાણે હેરાન કરે છે મારે આમાંથી વૃદ્ધિ તોડવી નથી એટલે ભગવાન માં જોડાણો એ પછી જુદી વસ્તુ છે આ વેદાંત છે એ વસ્તુ જુદી વેદ નો અંત એટલે નિર્ણય છે વચ્ચે નિર્ણય એનું વેદાંત કહેવાય જગત માં છે એમાં સાંજ છે અને યોગ છૂટું પડવામાં જોડાવવામાં સાધુ પણ જોડાયા પછી સિદ્ધપતિ ને નકુર યાદ કરી મન થી તમને હું મન એનું સ્થિર જીતા ભય વિશ્વાસ ન કરાય મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે બીજા સર્વે ને મિથ્યા માને છે જેમ આકાશ ની જે પામો હોય તેના તે બીજા તત્વ ને દેખે નહી એ બ્રહ્મ જે દેખતો હોય તે બીજા કોઈ દેખે નહી કેવી રીતે વેદાંત નો મત છે દરેક માનવી માત્રાણ કરવો પડે વિચાર કરો તો દેખાય કરવાની સામાન્ય વર્ગ ને એટલે કર્તવ્ય શું ને થઈ ગયા અમારું સારું અમારું સારું અમારું સર્વોપરી ભાઈ તમારું પણ કઈક તો બતાવો ના ફળ આવતા બઉ બોલીએ ને તો સામાન્ય જનતા સમજાવો એની પાછળ બોલાવી અમને એમ થાય કે નવી જે પ્રજા હશે ને તરત તરત થઈ જાય અને આવડા માની લે અને આપડું બરાબર કલ્યાણ લઈશું છે બધું માનું ઘરે લાંબા લાંબા કાન ટૂંક અને ટૂંકા ટૂંકા કાન ને વાળ વાળું લાંબુ બૂથડું એમને બઘાડું તો આવડે ઈદ મોક્ષ બધું અમદાવાદ તો હું બે ત્રણ જણા બેઠા ખૂબ નું મોટું દેખું છું એટલે મળી આટલું બોલું ને શું કરું મારા થોડા થોડા ગાડી નાખશ બેઠા બેઠા પૈસા રહો પણ અથવા કામ કરો શિક્ષા મંત્રી તેની ભાષામાં જ્ઞાન સત્સંગ કરાયેલો આપણી પેટે પૂજા કરતા પીયા લોકો ને તેની યુનિમાં બની ખુશી છે મોટો માણસ એને આપ્યું અને કોઈ અભક્ષ ભણ કરતો કે આ શિક્ષણ મંત્રી ને આની ભાષામાં કરી નાખતી અહીંના લોકો અંગ્રેજી ત્યાં ભાષામાં કરી નાખી અને છુપામણી બધી ચીવડી પાઈ આવી નામ બદલાવ સરસ્વતી નામ બીજો માણસ ત્યાંનો મોટો છે એનો માણસ એનું નામ લક્ષ્મણ ભગત નામ રહે તમે હું જ મારો તમને સંભવ થયો જન્મે તો કેટલા દેવને ભગવાન ના આગળ વધી રાખે ને તેની પાછળ રાખે બીજું પછી મારે જો આ લોકો ને પંખી પહેરાવવી હોય તો કેમ કરતા આજે તમારે ના